મને પેલા એ કહ્યું આપડે ત્યાગે રીના જ ત્યાગે જ્યાં ત્યાગા ત્યાગ ઉદયકર ના દિને ભો કેવાય એટલે એમને ચંદ્ર કહ્યું તમારે કઈ પણ ભાદર ને પોચ તમારે ગામડા કઈ જવું છે હા એવું નઈ એવું નઈ હું તો એમને મારું નથી ઉદય ની અંદર જો ચેન્જ માગીએ ઉદય ની અંદર ફેરફાર જો માગીએ તો એ મોક્ષ ને બાધક ખરું ઉદયકર્મ જ્ઞાની ને જે ઉદભવે છે તેમાં કોઈ ફેરફાર ઈચ્છતા નથી કારણ કે તેમની મોક્ષ પરમાનંદ છે તેમાં વિક્ષેપ છે કેટલા ટકા નહી પણ જોખમદારી उदयकर्म जो आधारण क्रमिक मार्ग उपासको फेरफार न भाव करे मैं अव करम न होक नहीं दे दे दे। हाँ હવે આ જે કઈ તમે કપડા વાત કરી ને કે આ કપડાં જે જાન થયું તે વખતે જે મારી સ્થિતિ છે તે જ છે જાન થયું તે વખત ની આ જે કપડા ને જે મારી સ્થિતિ છે તે છે એ આપડે ગણી શકીએ ને સજીવન ચિંતા છે સજીવન પુરુષ તો બઉ દીકરી સીધી નું છે આ ચેત અજાય છે મોક્ષ માં જ છે ના એ મોક્ષ હોય જ છે નહી પણ એનો અત્યારે એ દિવસ કેવું કરે પોતે મોક્ષ ની નજીક આવી પડ્યા છે જ્ઞાની છે ત્યાં સુધી પણ અહંકાર સહિત અહંકાર સહિત નાઇન્ટી પર અહંકાર જેટલો જ્ઞાન એટલો અહંકાર કમી જેટલું આ બધું પ્રકરા એટલો અહંકાર માલકી બની વાણી સાંભળવા માં જગત નું આખા જગત નું કલ્યાણ થશે હવે માલકી બની વાણી હવે દશા વિતરા કેવાય ને સાંભળા ની દશા વિતરાશ કેવાય છે કપડા છે વિતરાશ કેમ છે કપડા જતા નિરાશ છે પછી ગોળો હોય મોટી સિક્કા ની બહાર નીકળવું નથી એમને સિક્કો મરાવો છે નીકળવા ના નીકળે એના હાથમાં છે નહીં ના ભજ્યો છે આ જેમ પડે છે ને તૂટી પડે પથરાગડા મોટા પતરા બધા મોટા દેખા થઈ જાય કોને ઘડ્યા તમે અહીંયા આગળ આવે ભારપુર તારે દેવ ના કહેવાય ગામ દોઢસો મને મુસાફરી કરે ટકરામ થાય કપડા બનના મોક્ષ નથી ટકરાયા કરે ચાલુ કરે એક વખત દાદા માગ્યા પછી શું આવવાનું છે તેનો તો કઈ વાંધો ચાલેવો જ નથી ને સાધુ પણ સાધુ પણ અનંતોજી એના સાધુ ઓછા જૈન્મ હોય છે ગયા જઈએ તમને શું બહુ પડે શંકા તમે તમારા લક્ષણ જો તમે પોતે માપી દુઓ લોકોની જોડે ખબર પડે ચાલો આપણા લક્ષણ આમ કેમ કેમ દેખાય તમે સમજાય નામથી કરતા અહી આયા ઉપવા નહીં થયા પણ અહીંયા બધું કર્યા હોય ગયા ઉપાસ પણ ચાવી તો તમારી પાસે છે ને આ જન્મ માં અમે ગમે જતા પણ ચાવી તમારી પાસે વકીલ સાહેબ એવું પૂછે છે પચાસ ટકા આજ્ઞા ના પાડે પચાસ ટકા પાસે ચાવી તો તમારી પાસે છે ના તો મારી પાસે ચાવી એટલે તમે એવું કહો છો માલ ખપાવો છો તમે એવું તમારું હું તમને પ્રશ્ન બોલું જવાબ આપો છો કેવું નહીં બે મારી જોઈએ દાદા આચાર્ય આચાર્ય હશે તારા પહેલા ના ભાવ કર્યા હશે એમ કેવું ભાઈમા ભાવ ના કરે કોણ ઘટતા એવું બોલે ભાઈ ભાવ એમને ગમે જ કઈ ફસવા મળશે અને તમે એવું બતાવી દીધું કે જોઈને પછી કશું ભાવજો થાય કે હું માગી ના એવું થાય તમે આપી દીધું એવું કે આ જુઓ તમે માગી રહ્યા છો ભાઈ એટલે વસ્તુ હમત રાખી વસ્તુ શું વીર ભગવાન વગર સમજાવે ભગવાન એ ભગવાન કોને પણ કહો છો સમજાવના જરૂર છે આપડે શું કરવું કંટાળીને આપડે કંટાળ્યા છે એવું કરે ને આવે ને એ સુખી થાવ અને બધું પામો ભગવાન શિક્ષકો છે નહીં તો જુદું જયારે પાડવું છે તે બધા કોને પાડ્યું છે એના મુખ્ય ધરાલો એ ધરાવ મોટા મોટા ધરાલો બરોબર ને જે સંપ્રદાય જો અમાધિકારો તો ભગવાન નો શિકાર કરાવ દેખાડવો પડશે એક બાજુ સીધું રહ્યું હતું પણ એ ઉડી ગયું છે કામ નથી દસમી પચી માણસ નામ આપજો ભાગ્યા પછી પછી પડજો આ લોકો તમે બધા ના છો ઘોડા બંધાય બીજા બીજા વર્ગો વાહન આવે વાહણ કાઢનારી જૈન આવે જૈન ધર્મ પાડી શકે ના પાડી શકે ઘણા પગલા વાહન ગાંધા નીકળતો વાહન ગંદા ને કેવી ક્વોલિટી છે આવું મેં બધું કયું નઈ સાર મને કે આવું એવું પડે પહોંચ્યા પડશે મને પાર્કિંગ બેઠા ઉછેકનાર ઉછેકનાર બધા અરે કેટલી ક્વોલિટી આપી ચાર ચારી રાખવી આ ચાલી રાખ્યું અમદાવાદ શહેરમાં પછી તો આગળ ના હોય ભાઈ ના હોય મોતી ના હોય એના પર છે ભયાનક છે કલ્પના ભયાનક છે લો લેવલ જેવું નથી સામાન્ય શું છે બધા વર્ગો હોય હિન્દુસ્તાન જેવો દેશ કોઈ નથી અમેરિકામાં જાવતો ખરા ગોઠવ ના મળે ને બધાને કાપવા રે બધા ઉભા રે અને જેથી આ બાજુ ઉભા રહે હોય તો સાબરી પામી ત્યારે કૂદ બોધ માગ્યો નહીં થાય જાવ ભાવ તૂજો છે આટલી ગરકા જેટલી કાકુ માં બટલબ ડાનો રેટિંગ થઈ તો તો દોડ દો લાગે ધનબા ઈમાદેને આખો મજાઈતા એક આગડી ઈ છે કે તો ડાકની એ હોય ને આડી પારું આ પણ ડાકની કોલેજ લેવું તો હોય કોલેજ વાલે કોવિડ ને આડી માથે એટલે સદર બવેલો છે 70 ડોલર આપડે એતે આટલા 100 કોલડે દેવા દેવા પછી પણ અત્યાચારી હટવાનું હા શ્રીરાયણ બસો વસ્તીરાયણ બસો હવે આપડે ઉભે આપડે કાવ દેખાય આવશે આવું કઈ થાય તો શું થાય અને સાથે બનતા થોડું થોડું અભ્યાસ કરવો જોઈએ ના કરવો જોઈએ થોડું થોડું એમ કરવું જોઈએ શું વાંધે પાંચસો ડોલર પણ દેખાતું નથી ઘો નું કોઈ હેરામ આય તો નાનું ક્યાં જાય છે તો વાત કરી પછી ખબર પડી રીતે પેલા ગોળા રેસ થોડા રીસ નાનો જોવાનો રસ્તો હોય ને આરત નો જેવો રસ્તો હોય એવો જોવાનો રસ્તો હોય રસ્તા આપડે જોવા પડે એકલા રેસ્કો અંદરથી સારું દેખાય સાચી જાય અંદરથી મોટ ઉપર ઉપલ સારું દેખાય પછી હરિયા ઉપર થી ઇન્દ્રભાઈ ના દેખાય પણ હરિયાતા પછી શોકાટ હોય અક્રમ નો વિજ્ઞાન ના વાગ્યું હોય તો એમને વિશ્વાસ આવતો નથી આજના ભણેલા છોકરા વિશ્વાસ આવતો નથી મીઠા જ ના આવે પણ એને આમાં લુખું પેલું લુખ એવું ઘી વગર ભાવે ઘી વગર ઘી વગર એટલે ભરેલા તેથી નથી ધ્યાન આપતા એ કઈ ડાબડીઓ લઈને ફર્યા કરે એવા મળે ના બન્યું એટલું જ બાજી પડે એ અજ્ઞાન ભક્તિ કેવાય રીતે એટલે આ બધું હેબિટો મેં તો તમને સેવ પડી ગઈ હેબિટા વ્યતન જેવું થઈ જાય ક્રિયા જળ પણ અમે જ્ઞાન ને લેવા નથી આ સૌ ક્રિયા થઈ પણ ક્રિયા જળ કરુણ આપડ થઈ ગયા તમારા માંથી કોની ભાવના જોવાય ને દાદા ની વિધિ કરવાની ભૂલ થઈ છે સમજણ માં ભૂલતી કોઈ ના દોસ્તો છે નહી જગત માં પણ આપડી સમજવાની ભૂલ થઈ છે લખો કેમ થાય સહી છે હિસાબ છે બધા શું છે કાયદા ના ચાલે આ વ્યવસ્થિત કાયદા થાય ના કાયદા ના થાય અરે એવોથી તમને જયારે અમદાવાદ કુસંગ નો ચેપ જ ના આવે કુસંગ નો ચેપ કોને કહેવાય ત્યાં આપણને રાતે એક કલાક ઊંધો જતો આપડે કઈ નથી દરેક પછી એના હગા નું તો એના હગાનું શું થાય પરમાર માલ કોઈ શું બન્યા છે તાવી ચાવી ગઈ બધા તાળા ખોલે એવી ચાવી દાદા બધા ખોલી નાખતો એક તાવું એવું રહી ગયું મોડું થઈ ગયું બધું મૂકી લેવાય તો આપડે વાટીએ જાય એના કરે મારે વાટી તમે ઘેર જાઓ કે શું રહ્યું આવેલા દેખાય છે કે આ હો મતલબ માં છે એટલે કોઈ બોલાવા નહી હા ગબડાવે ગબડાવે એના કરતા શું કરું આપડે મળ્યો મહી સારું કે ભાઈ ન્યાય ન્યાય તો બધા બેવડ નો હોય સૌથી ઊંચા ઊંચો ન્યાય કેવો હાથ મેળવી નો શું હાથ મેળવી બં ભૂલ હોય છે બંને ની ખોટી છે વાત વાત ખોટી છે હવે કઈ બનવાનું નથી કયું કાલી કો કોંકાવવાના નથી કો દેખાય છે એટલા તમે હજાર એટલે હા હાથ મેળવે તો પેલો પેલો ન્યા મેળવ એ જો ના તો ઘર મેળવે કરવું હાથ મેળવું એ ના પતે જેવા કોઈ માણસ હોય આવો કે ઘર મેળવે મારા જેવા કોઈ કરાવવું તો એ ડબડા વખતે મેં તો નિયમ જ આપેલો પોતા જાય તો નથી પણ ડબડા બહાર નો નહીં પેલો ગયો પછી ઘર મેળવે તાર માસ હોય તો ઘર મેળવે આપણે મૂકી મૂકી દઉં પછી જતે કોઈ વકીલ ને કઈ અને બીજા પેલા વકીલ ને ભેગો કર્યો વકીલો મારફત અગત્ય લવા દી એ ગમે કરવો અને ના થાય તાર કોર્ટમાં જવું જો કોર્ટમાં જવું નથી ટેસ્ટ માટે જવું તો જવું ટેસ્ટ એટલે આપણને હિંમત આવે જ રા કોર્ટમાં જવાની હિંમત એવું છે ને પ્રસંગ પડે તો હિંમત આવે જઈએ ને હિંમત આવે એટલે શીખવા માટે જવું હા કોર્ટ તો લોકો એવા ઘણા માણસ છે શું કહે તમે રોજ ચડો છો આપી ચડો અમે ચડીએ છીએ અમારા છોકરા નું કે વકીલ નેતા ને કોર્ટ પણ જશો નહીં મેલા હાર પણ આમાં નહિ પડવા જેવું બધા એટલા ઉપાય કરવા અમે એમ જવા ના દે પણ આમાં પડવા જેવું નહિ તમે કઈ રીતે એ વાયદો કરે તો અઠવાડિયા નો કરે કે મહિના નો કરે અને વકીલ ગયા પછી વર્ષ પછી સરકાર અપાવે લેજો હા એવું વકીલ તો ગયા વકીલ તો હિંમત આવે ને કચ્છો વાંધો રાખશો ને ગેર પણ નિરા દેવ મારી નઈ દેવ આ દેવ આપડા કેટલી ગેરસમજ કે એની દુઃખ છે આ દુઃખ છે એનું શું અમારે પૈસા ભાવના હોય ખોરાક પરણાય લઈ જાય એવા જુદી છે પરણે જવું પડે એમાં ચાલે નહીં એ પૂર્વે કઈ આપડે દોષ હોય તો જવું પડે ના જવું હોય તો જવું એવું ના બને પેલા શું ના બને આ દુનિયા હું તો બધા ને રજૂઆત રજૂઆત સારી થાય રજૂઆત નથી સારી થતી તો એક વાત કરી દે વિચાર અને બોલવા આવે કે એટલે મને કુતરું કુતરું છે સારા માસ આવે ઉશ્કેરે જાય હા જો મુંબઈ માં ગોરીઓ જોઈ ને ભાઈ ને કોર્ટ ની અંદર આ તો પબ્લિક છે કઈ જાત જતા ભેજો સારો કાળ તો સારો કાઢશે હમણાં આપણે આવશે અમુક વર્ગી સારું કાઢે છે પણ તેનો અર્થ નઈ ખસી જવા જેવું સારો પણ છતાં હું ઉતરતો સારો કરશે આ સા ન્યાય મંદિર થઈ ગયેલા સમજે મંદિરે અરે આમથી કોઈ લે પાંચ લે દેખાય બધે બધે આવ્યો વ્યવહાર છે હાથમાં ગોતેલો નથી એટલે વ્યવહાર ની વાતો કરીએ આમ વ્યવહાર નો મન નહીં લેવા દેવા નથી મન આપણું આપડે દ્રષ્ટા જ છે આપડે લેવા દેવા નથી ક્યાં જોડે વેપાર મળીએ છોકરા થાય બધા નવી પ્રજા ઉત્પન્ન થાય મન જોડે સમજ રાખો એમનામાં હાડ વ્યવહાર કેવાય છે હાડ વ્યવહાર હવે વ્યવહાર ઉકેલ આવે તો ઘુસ્યા તો નીકળી જાય ઘોચવાડ રામજી ઘુસાય નઈ બીજા ને ગુજરાત ભગતો આવે જ નહિ ભગતો આવે પૂછાય વાતચીત કરી આપડી ફરજ આપડે આપડે ગુજરાત ના પ્રત્યે ગુજરાત ગુજરાત અમારે કશું લેવા દેવા ને નાટક કરીએ નાટક નાટક કરીએ હા પેલા નાટક નહીં કરેલું તો લોકો પાસે નાટક કરીએ નાટક શીખ થાય નાટક કરો એટલે આત્મા જુદો થયો તમે નાટક કરો પણ પેલા ચાલી એ ભમેડો જ ભરે હું નાટક કરું ભમેડો જ ફર્યા કરે પાછો કે હું નાટક કરું નથી તો એ જવું પડે દુકાન આટલી જ ને આટલા ઉપાસ દુકાન વેપારી શું ગણ સાચી છે પૈસા મૂકવા પડે હમ એકવા મળ્યો વાક્ષ બે રૂપિયા મુકવાના પાંચ રૂપિયા મૂકવાના તો સારી મૂકી રાખ્યો મારાથી પડ્યું મહારાજ ને રૂપિયો ના હોય મહારાજ ની થાળી માં જતા મારું કેવાનું આ ક્યા હારું ઉઘરાય ઉઘરાજ કરો કરોલાય બોલાય હરીફે કરવાની હોતી અગમ હરીફે હોય એવો હરીફી કરનારોપુર બોલી ગયો એટલે પછી ઉઘરાણી વાળો બે વાર ચકા ખાધા પછી એક દર ઉઘરાણી વાળે કહ્યું આપી દો એ તો મને પ્રમુખતા વડે જ કેતો પેલો મહેતાજી મને કેતો હતો ખરું કે ખરું આવો ચાર માટે હરીફ માં ચડાવશ વાણી આવો આ હરીફ માં ને એવી પ્રજા પ્રજા કેવી હરીફ ના પડે